કોઈના કોઈના હાથમાં નહીં ખબર પડે ને વાસુદેવ નારાયણ કેવાય ભગવાન તો એ બે હાર પછી પૂર્ણ ભગવાન નારાયણ થયેલા ને વાસુદેવ નારાયણ કેવાય શું કૃષ્ણ કોણ કેવાય એમની વાત કરે ના પણ એમ કે કૃષ્ણ ભગવાન ની કહેવાય વાસુદેવ નારાયણ કૃષ્ણ ને નારાયણ નારાયણ બે અવતાર પૂર્ણ દસ રાત્રે પણ એ પદ માં ભગવાન તો કેવાય ને કૃષ્ણ નામ સંદાસ શક્તિ નહીં અને કોઈ નામ સંદેશ ના હોય મારા માં નથી બધા ભાગી ફાગે તારે સંદાસ જવું પડે તારે કૃષ્ણ હોય કે મારું આ તો બધું લોકો આ ભૂલો થઈ પે આ બીમારી એવું ચલા છે ગાડો ચલા છે લોકો કઈ ક્યાં દેખાય છે સાબડા પાસે રસી તો ના પડે બાકી આત્માની વાત તો કે હતી આત્માની વાત તો હશે હું અભલો હતી બચ્યો પાંચો પાંચ હજારો વ્યક્તિ નથી આજે નહીં પણ હજારો વ્યક્તિ એમ મન ને સ્થિર કરે સાધન મન તો અસમંત થઈ જાય અસમ થઈ જાય નથી જાય એ સ્થિર કરવાનું સાધન ખોટું નથી પણ મૂળ વસ્તુ અલૌકિક ની વસ્તુ નહીં લોકિંગ માં લાગેલા લોકો આત્મા હું તો નિમિત્ત છું આ ભગવાન મને વસ્તુ મને માટે ટોળું ના થાય ટોળું તો બસ બાકી બીજા કોઈ નું ફામ જ એ પુને કહે છે આ પુણ ને ભેગા થયા સર ચિંતા થાય સાહેબ મળ્યા આપણને કુ જોઈએ બધા આપણે એનું ગાડું ચાલશે આપણું ચાલે છે એની ચિંતા મળી ના હોય ને સારું છે એટલું એટલું સારું છે ભાઈ સારું છે બીજા બધા લૂંટી લે તું બીજા તો લૂંટી લે છે એટલું સારું છે આટલું સ્થિર તમે કહ્યું કે સ્થિર થઈ તું ભગવાન કોને કેવાય ભગવાન કોને કેવાય ભગવાન જ્ઞાતા દમાનંદી જગતના જગતના દસ્તા દરેક ની અંદર તમારી અંદર બેઠા છે આ બધા દિન ભગવાન દેખાય છે બકરી ને મારે નઈ ભગવાન દેખાય બકરી મારે એટલે છોડી નાખે છે આ છે રહે સુધી આવું કઈ મળે નઈ ત્યાં સુધી પછી મળે તો આત્મા તો અલગ છે તે અવરણની ચાર વેદમાં અને ભગવાને બનાવી કશું અમદેર નથી ને સરવા લાગે પાછું આ બધું આપ્યું છે ને એ બધો આશીર્વાદ આપી દીધો છે એથી બીજો ભગવાન કોઈ દુનિયામાં થયા એ જ કરશે ભગવાન એ જ આવી બોલતાની સાથે જ તૈયારી ભગવાન આ દુનિયા બનાવનાર ભગવાન એ તો આ અવિચારું લોકો છે આ જગતું નથી આ વાર્તા તો નવી વાત સાંભળવામાં આવે આ જગત વિજ્ઞાન થી ઉભું કેવું છે બાળક બાળકને છોકરા ને એમ બાળક ને કેમ નહી બનાવે આ પાણી છે ને આ પાણી છે ને તું ભેગું પાણી વિજ્ઞાન થી બેન પૂછે છે વિજ્ઞાન ઊંચું કે અધ્યાત્મ હું છું વિજ્ઞાન ઊંચું કે અધ્યાત્મ હું છું તો શબ્દ અધ્યાત્મ લોકો કે છે ને અધ્યાત્મ તો અધ્યાત્મ કઈ વસ્તુ છે વિજ્ઞા તો ઘણું ઊંચું કહેવાય પણ અધ્યાત્મ એવું ઊંચું કહેવાય પણ અધ્યાત્મ એને કહેવાય છે અધ્યાત્મ એ હોતું નથી બધી ગાય કોઈ સાધુ મહારાજમાં અધ્યાત્મ હોય નહીં એ તો બધો વાતો કરે કે અધ્યાત્ ને અધ્યાત્મ તો આત્માનો સન્મુખ થયો ત્યાં ત્યાં ધ્યાત્મ કહેવાય હજુ તો આજે સન્મુખ છે ક્યાં છે ભૌતિકમાં સન્મુખ છે અને ભૌતિક સુખોની જ ઈચ્છાઓ હોય છે કેવાય છે બરાબર ને ત્યારે અધ્યાત્મ નો એન્ડ આવે આ વિજ્ઞાન નહિ બાહ્ય વિજ્ઞાન નહિ આંતરવિજ્ઞાન કેવું આ બાહ્ય વિજ્ઞાન તો વિનાશી છે વિનાશી એટલે નુકસાન કરે तो ज्ञानी कहवाध्या विज्ञान कहते हैं એ બધું હોય ને આ બે ને આ બધી વાતો પાણીમાં હવા માં ભરવા જઈ કહેવાય ભગવાન ક્રિય થાય ને લોકો એવું કહીએ હું બહાર જવ ને મને કોઈક ભગવાન ક્રિય નથી ભગવાન ક્રિય થશે નહીં તો લૂટી લે છે એ તો બહુ વિચારક માણસ હોય તેને અવાજ કરાય કોઈ લોકોને કહેવાય વિચારક માણસ હોય તેને અવાજ I was like, I'm not going to go. Then I was like, I'm not going to go. I'm not going to go. I'm not going to go. I'm going to go. I'm going to go. I'm going to go. I'm going to go. God is not creator of this world at all. Only scientific, circumstantial evidence. The world is the puzzle itself. ભગવાન તો ભગવાન પ્રાપ્ત થાય કુંભાર બનાવ બાપાય કોના માટે અવિચારું લોકો માટે બરોબર છે પણ જો તમે વિચારો ને છો તો તમારે સાચું ગાળું છે ક્યાંક જો સુના જાણી છે એ સાયન્ટિસ્ટ ને પૂછ્યું મને એમના કાયદ ના અને કે તમારે કઈ છે કહ્યું છે આજના ગુરુ ગણવાનું ગુરુ આ બધા ધ્યાન કરાય કરાય કરે એમ લોકો સંદેગ રાખે મારે એમનો વેપાર કરે લોકો વેપાર ચાલે ખોટું નથી કર્યા કે ચાલતા બધું થઇ ગયા મન સારું હોય ત્યાં પાછળ જેટલું બોલાયું આ પેલું લોહી પડતું થઈ જાય पापो जाये। दादा नहीं जाये का। तो बोले उधार नामी बात रोकड़ी भाई बीजे बी उधारी तो उधारी बहुत तो बहुत नहीं कहीं वही नहीं रोकड़ी भाई क्या भाई तरस फल आपे વેદ ભણી રહે તાર વેદ શું નથી અવર્ણનીય જેનું ગણન થઈ શકે કારણ કે શબ્દરૂપ નથી એટલે ગોટ ઉજ્ઞાની જે વેદના ઉપરી છે જે જરા બુદ્ધિ છોડો નથી નાની પાસે તારું કઈ સજેક્ટ થઈ નથી અત્યારે શરૂઆત થઈ ગઈ તમારી વસ્તુ ઠંડક થાય એના હોય તો બીજા ક્યાં લાવવા ભણેલા બેન કહે છે કે શક્તિ છે ગુરુ મહારાજજી કે ના ગુરુ મહારાજ ખબર ના પડે તો કોઈ બાવો એવો નથી એમનો દોષ નથી એવા કેટલા બધા હેતુ સાહેબ ના ખબર પડે બધું વિજ્ઞાન છે ના કઈ ગમે તે માણસ નું કામ તમે જે જ્ઞાન આપો એમાં કઈ કરવાનું ના હોય કરવાનું હોય નહીં કરવાનું અમારી કૃપા બને એવી રીતે કઈ નઈ કરવાનું અમારે કઈ નઈ કરવાનું તમારે કરીને તો આવું કરવાથી કરવાના હોય સત્સંગ હોય આ કરે નહિ બનાવે તમારી પાસે જ્ઞાન લીધું પાછું તમારે સત્સંગ સાંભળવા આવવું પડે ને तो, तो, तो शरीर ने क्षेत्र क्षेत्र આ ક્ષેત્ર નથી ગયું મને ક્ષેત્ર કર્યું કોને કહ્યું ગીતા ભગવાન આત્મા છે શું છે આ ક્ષેત્ર કેવાય પેલો ક્ષેત્રજ્ઞ કહેવાય શું કઈ ક્ષેત્ર ને જાણનારું ક્ષેત્રજ્ઞા આત્મા થાય ને ત્યાં આગળ બધું વૃત્તિ બંધન છે જે જે કર્યું ને તે કરવાથી બંધન છે જપ કરો તપ કરો ધ્યાન કરો ભણ કરો બધું બંધન છે એમને ધ્યાન કરવાનું એમને ચોવીસે કલાક ધ્યાન રહ્યા કરે ચોવીસે કલાક બેઠા છે આત્મા નું ધ્યાન રહ્યા કરે સવારે આત્મા નું છે કેટલા કલાક રહેવાનું ના ધ્યાન તો કરવાનું ધ્યાન નું કરવા ખોટું નથી ગુદાકુદ કરે દાડો ગણ છે ત્યાં જ બરોબર છે પૂર્ણ માની ને ચાલવું ભાગવત માં લખેલું છે કૃષ્ણ ભગવાન ચાર વાગે ઉઠી ને ધ્યાનમાં બેસતા ભાગવત માં એવું લખેલું છે કૃષ્ણ ભગવાન ચાર વાગે ઉઠી કૃષ્ણ ભગવાન કૃષ્ણ કરતો હોય પોતે ભગવાન ના એ કોનું ધ્યાન કરતો એવું લખેલું છે એવું એમાં લખેલું છે ભગવત નથી બુદ્ધ ભગવાન જે આમ બેઠેલા છે એ શું કેવાય બુદ્ધ ભગવાન આમ ધ્યાન માં બેઠા છે શું કેવાય ના એ ધ્યાન માં નથી વેતા એ તો ધ્યાન માં નથી વેધા તો એ શું કેવાય એ તો પરમાસમ વાયન બેઠા ને કરવા જેવું નથી આશ્રમ વાયન બેઠા કે આ સ્પષ્ટ ભગવાન ની વાત કરે બુદ્ધ બુદ્ધ બધા અને બુદ્ધ ભગવાન તો સંસારી છે રામકૃષ્ણ પરમ કે રામકૃષ્ણ પરમંશ કોણ કહેવાય રામકૃષ્ણ પરમ એ બધી વાતો અહીં નાખી એ તો કૃષ્ણ ભગવાન વાત કરી માવી ની વાત કરી બુધ વાત અહી કરીએ ભગવાન બુદ્ધ નો ધર્મ પાડો છો એ ભગવાન રસ્તો એક જ છે ને એ જુદા જુદા જુદા જુદા છે જુદા જુદા જુદા જુદા અને પછી એક જગ્યા એક થાય એટલે એક જગ્યા ની ત્યાં ત્રણ એક થઈ જાય કેમ વાત નહી કરવાની બુદ્ધ ભગવાન એમને રસ્તો બરોબર છે પણ આ જયારે મુખ્ય થવું હોય તેના માટે કામના નથી કામના કારણ કે આત્મા જાણેલો હોય જે તમે ત્યાં મોક્ષ કોઈ અંદર હેડ નહી ગમે અંદર હેડ નહીં ઉપરી નઈ એવું ગમેક ના ગમે આપડે હોય જગ્યા અનેક જાત ના રસ્તા છે પણ એક જગ્યા એ ભેગા થાય તાર પછી કમ્પ્લીટ થઈ જાય તાર પછી મોખ નો દરવાજો પેલો આવે પેહલો દરવાજા ભેગા થાય પછી મોખ ના રોડ પર ચાલ્યા કરે ધામ આવતા તો ઘણો સા કૃષ્ણ ભગવાન તો થોડા પછી ફૂલ ભગવાન દ્વારા વધારે બે હાજર માં દુનિયા નો અંત આવવાનો બે હજાર માં દુનિયાનો ચારણુ સુધી લખેલું બે હાજર પાંચ માં હિન્દુસ્તાન રણનું કેન્દ્ર થઈ જશે લખેલું છે બાઇબલ માં લખેલું છે પછી સુરદાસજી આપડે પેલી આમ નથી કોણ મીય નઈ નઈ નઈ નઈ આવેલી ત્રણસો ત્રણસો વર્ષ પહેલા હવે એ બધા ઈવેન્ટ ખરા આવે છે એમ બધા બધા અત્યારે આ દુનિયા ભાઈ શું નામ આમ આપનું નામભાઈ જીવનભાઈ જીવનભાઈ જીવનભાઈ જીવનભાઈ આ દુનિયા બનાવી હોય એન્ડ વાળી આ દુનિયા નથી અનાદિ અનંતે કેવી છે અનાદિ અનંતુ કોઈ દે એના છો તો હવેલો છે હવે બોલો શું ક્રિએટર ની જરૂર છે ત્યાં પછી એનો અર્થ નહીં કરતી ક્રિએટર ની જરૂર રહીંગે જરૂર કેવા રહી અંદા વાત છે ભગવાને ભગવાન ને ઈચ્છા જ નથી આવી ભગવાન ની ઈચ્છા થઈ નથી ભગવાન નથી ભગવાન ઈચ્છા થતી હોય ભગવાન ભિખારો કહેવાય જેને ઈચ્છા થાય ભીખારી કેવાય આ મને બધા પછી ઈચ્છા નથી ભગવાન તમારું નામ જીવનભાઈ નઈ જીવનભાઈ તમારું નામ નહી કે તમે શું શું તમારું નામ ભાઈ ને અધ્યાત્મ તો પેદા ને અધ્યાત્મ તો અંદર સલગી ગયું કે આ જાણીએ તારે અધ્યાત્મ મારું નામ મારું બુદ્ધિ મારી અહંકાર મારો એ બધું કે કોણ છે એનું જાણવું ના દેવું એ જાણે તારે અધ્યાત્મ ત્યાર પછી એના માટે ભગવાન સહાય તમે જ્યાં આપડે તો મંદિર બંધાવાનું છે તમે કેવું છોકરા હાથ સુધી જાય હજુ તૂટી જાય કરે નહી તો છોકરા પીએ બહુ કોક પીએ ચોકલેટ બહુ ખાયવાની અમને પાછી બહુ ખાવાનું હાવું થઈ ગયા ત્યારે ખબર પડે હારું આવું વરસે અત્યારે ખબર પડે છું હારું લાગે છોકરા ને છોકરા ને મને કોઈ આવું કરતા ભૂલી થઈ કેવું લાગે છે ના નથી આજે વાત કરું છોકરી બરોબર <problem46> થોડું ભાગી રહ્યું છે બધું ગયું આપ્યું નથી ભગવાન કરો ખોટા કામ કેટલો ગૌરવ નથી આ તો બધા આટલું પહેલું હોય ભજન મારી નાખે ભગવાન મારી લોકોને આ ચોકા બકરી બી આઈએ તું કાપી ખડાય છે તો જાતે કાપી હોય તો આપણે જેમાં દૂધી કાપી છીએ એ રીતે આ કપાતું હોય તો ખવાય કપાય આમ દીકરી કરે છે તો પછી હાથ ઉપર હશે ના ખાઈ જાય ના ભાઈ એ ખવાય ક્યારે આમ કઈ બકરી કાપતી આપડે કઈ અસર ના થાય તો ખવાય એટલું રાસ મજબૂત થયેલું હોય તો આપણે સુધી માં જીવ છે મારી આપડે આપણને વાગે ભરી તમને તમારે સમજ આપી છે કે આપણે નુકસાન થાય આપણું જગ્યાએ ધંધો મળે છે એવું આપડે ક્યાં ના હોય બાદુઓ હાથે બઉ અસર બાર ભાઈ બહુ ડે દરિયા થાય છે કઈ ગાય છે દરેક ક્ષેત્ર માં ના હોય ક્ષેત્ર માં શાસન કરતા હોય જ્યાં એમનું શાસન હોય ત્યાં હોય मार्क पकड़े थे मुख्य जवाने बदा ने नीचे જે પોતે નથી કરતો against okay. you. બરાબર એત્માઓ નિર્ભય થઈ જાય અવિવેક થઈ જાય પણ એમને આમાં મિત્ર જો કોઈ જે ગુરુ કરે કે કોઈ એવા મોટા કરે પણ તરુલતા ને તો બી લાગે ને અવિવક થઈ જાય તો અવિવક કરે તો સારું ને થોડી દીધેલી હોય તો પછી બીજી વાર એ અવિવેક ના કરે ને એ થોડી ભી ભેટી હોય તો પછી બીજી વાર અવિવેક કરતા પેલા વિચારે ને tra Pietro. A ver. ¿Qué? ¿Y quién no acaba hoy, dada? ¿Ahora no es que todo el dada le cogió un mene, cabrón? ગરમ ગરમ જ્યાં સુધી હોય ત્યાં સુધી અને અગ્નિ તત્વ હોય ને ત્યાં સુધી જેટલો મોડું થાય એટલું અગ્નિશત્વ ઓછું થતું જાય અને મૂકી અને આપણી અગ્નિ તત્વ ભરી જાય જેટલો કામ થાય એટલું અગ્નિશત્વ ઓછું થયું જાય એટલે અગ્નિ તત્વ ઓછું થાય પતન ભાવે પડી જાય વધુ વધુ કાવ થાય તો પતન ભાવે નહી પણ પાચન શક્તિ બગાડે ત્રણ ચાર કલાક પછી ખાય ને એ બધી પછી ખાય તો એ પતન શક્તિ બગાડે ના ખાધો ને મારે ખાવાનું છે ને ના ખાવું તો પછી કૂટી પડે બધા આ તો તમને 21 વાગે તો ગર્જો હા બરાબર 21 વાગે સુતાના માટે એનાથી પછી પૂછીને બે વાર થઈ જશે હવે નજર બલુબલ ઉપર ફસિત હવે રેડી આ સાવ કે બુલન કરતા હે આ બધી કવર કોઈ શેર કલા બહુ જ ઘણા દીના અગ્નિ તત્વ જે એનું દાખલ થયેલું હોય ને બે કળા તત્વ જાય જેમદાય તો એ રીત ને હરખું બધા કચી રે અગ્નિશ્વ